આક્રમ માં એક વખત સ્વરૂપ નું જ્ઞાન થયા પછી ચડ્યા પછી પાછો નીચે જો કદી પાડી નઈ શકે બીજી શક્તિ પાડી નઈ શકે સમજ પડી ને પોતાની ઈચ્છા થાય તો ઈચ્છા થાય એવું હોય ની છતાં આપડે છૂટ તો રાખવી પડે કોઈ પછી મારે કરવું થવું છે બોલો આપડે ના કેવાય ને સ્વરૂપ ની સ્થિતિ પ્રાપ્ત થયા પછી પછી ઈચ્છે તો કેવી રીતે નીચે જાય કે છે જાય જ નહી નીચે પણ એ જાણી ખોદી નાખવા માંગતો હોય તો ક્યારે પણ ખોદી નાખીએ એ ખોદી નાખવાની બુદ્ધિ ક્યાંથી આવે એનો વિચાર છે વર્તમાનમાં વર્તમાન જ રહ્યા કરે જેટલા અમે જ્ઞાન આપી છે ને આ નિરૂબેન નિરૂબેન બધા જેટલા જ્ઞાન જે પરિણામ પામી ગયા એટલા વર્તમાનમાં રહ્યા કરે શાસ્ત્રકારો કહ્યું ગઈ વસ્તુ સોચે નહી આગમ વાંચા નહી વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગ વર્તમાનમાં વર્તે નહી તો કોઈ જ્ઞાની ઘટાય નહી એટલે આપણું આ જ્ઞાન છે ને વર્તમાનમાં વર્તાવનારું કેવું છે પરિક્રમણ એ તો પ્રતિક્રમણ એટલે પાછળ યાદ કરીને પ્રાયશ્ચિત કરવું એટલે પાછું તો યાદ કરવું પડે ને પ્રતિક્રમણ એ યાદ નથી કરવું પડતું યાદ કરવું એ પૂતગલ થઈ ગયું કે ભાઈ શું કહ્યું હા તો દેખાય આપણને દેખાય જેને તમે યાદ કરવા માંગો છો એ પરિશ્રમ વાળો છૂટી ગયો અને તમને દેખાય એમ કે આ દોષ થયેલો યાદ કરવું પડે તો યાદ કરવાનું રહે આ વિજ્ઞાન પછી યાદ કરવાનું કશું રહેતું નથી યાદગીરી એ શું છે કોઈ કે છે કે આ ભાઈ તો બહુ જબરજસ્ત યાદગીરી છે અને મને છે તે આજનો શું વાર છે તે ખબર નથી તારીખ શું છે તે ક્યાં ગામ જેના શાસ્ત્રો પર રાગદેશ બહુ હોય રાગ હોય તો એ બહુ યાદ રહે જેને જેમાં રાગ તે યાદ રહે તો યાદ રહે નહી જેના શાસ્ત્રો પર રાગ હોય તેને શાસ્ત્રો બહુ યાદગીરી રહ્યા કરે એટલે અમને તો એવું રાજદેશ રહ્યા નથી એટલે અમને કશું યાદ જ ના હોય અને મારી જોડે તમને બે એટલે તમે તમારી યાદગીરી આ ગ્રહો માં આત્મા પર્યટન કરી શકે કે નહી આ ગ્રહો બધા છે એ ગ્રહો માં આત્મા જઈ શકે ખરો બ્રહ્મા બ્રહ્માંડ ના બધે આત્મા ક્યાં ના પહોંચે અહંકાર ખરાબ થાય તારે આત્મા સુક્ષ્મ દેહ ફરી શકે શકે પાસે કેવું એને જોવાનો વિકલ્પ કરે તો એ જોવાનો જાણવાનો વિકલ્પ કરે તો ને ના વિકલ્પ એ નઈ એમ સહેજા સેજ એ તો કહ્યું અને પેલું ઉપનેવું બોલાવતા એ ત્રિપદી જાણી ગયા પછી જાણવાનું શું થયા છે ઉત્પન્ન થાય છે ઉપનેય શું કે છે ઉત્પન્ન થાય છે લાય છે જો લય ના થાય તો છતાં લય થાય છે છતાં ધ્રુવતામાં છે વસ્તુ ધ્રુવ છે પાછી કે છે ઉત્પન્ન લય થયા કરતા હોવા છતાં વસ્તુ ધ્રુવ છે એવું મહાવીર ભગવાન સમજાવવા મળે ત્રિપદી માં અને ત્રિપદી ચોપડવાની ફળ આવે ખરું કઈ ભૂલતું થાય તકલીફ થઈ જાય આ ફળ છે હવે એમાં દોષ નથી નહી સમજણ પડવાથી શું ઈરાદા પૂરો કોઈ નો ખરાબ આપડા આપડા દેશના એટલા સુંદર આચાર્યો છે ને આપણે એ છે કે મહાવીરના આજ્ઞામાં નિરંતર રહેવાની ઈચ્છા દ્વારા પણ એ આજ્ઞાની સમજણ ના પડે તારે શું કરે કાળ દોષે કરીને સમજણ નો થઈ ગયો એમાં એમનો શો દોષ બાકી નિરંતર એમની મનમાં તો દિલ ઈચ્છા મહાવીર ભગવાન ઈચ્છા જ પાવી છે એમની આજ્ઞા જ પાવી છે એ એટલે ગઈ વસ્તુ સોચે નહીં નહી વર્તમાન વર્તે સદા તમને કાળદોષ કલી થી રહીત થયો કાળદોષ થયો નહીં મર્યાદા નહીં વ્યાકુળતા થયો નહી વ્યાકુળતા જુઓ પ્રભુ એ શું કહેવા માંગે છે કાળદોષ કળી થી થયો એટલે આ દુષ્મકાળ ને લઈને દુષ્મ એટલે મહાપરાણે મન મનની ક્ષમતા રહી શકે શું કહ્યું જબરદસ્ત પ્રયોગ કરે તારે મન ની ક્ષમતા રે છે ક્ષમતા રેજ નહીં કાળદોષ થયો પછી મર્યાદા ધર્મ મર્યાદા ધર્મ એટલે જેટલું માણસ માટે જોઈએ મર્યાદા ધર્મ એટલે લિમિટેડ ધર્મ શું તે પણ રહ્યો નથી અમારો મર્યાદા ધર્મ ખરાબ થઇ ગયો છે જો મારું કર્મ તો જુઓ પ્રભુ એમ કે છે શું મારી દશા તો જુઓ કે છે એમ કરીને આ છેલ્લી એમને બઉ સારામાં સારું પશ્ચાતમનું એ મુક્યું છે આટલું બઉ સુંદર લખ્યું છે પેલું વાક્ય કે છે કે હું તો દોષ અનંતોષ નું ભાજન શું એવું મને સમજાય છે સાહેબ પણ દેખાતો એ કોઈ નથી માટે તરવાનો ઉપાય છે કઈ કારણ કેમ દેખાતો નથી પોતાના દોષ ક્યારે દેખાય કે જગત ને જેમ જેમ નિર્દોષ જોતો જાય પોતાના દોષ દેખાતા પારકા દોષ જોવા માં તારા કર્મ નો ઉદય છે તારા કર્મ આ ઉદય તારે ભોગવાનો છે વચ્ચે એ નિમિત છે નિમિત્ત ને નિમિત ઉપકારી છે તમે આ કર્મ થી છૂટો કરવા આવ્યો ઉપકારી છે તેને બદલે તું ગાળો પડું છું તું એને બચકા ભરું છું એટલે નિમિત્ત ને બચકામારણમ્રજ મામ એકમ શરણમ્રજ એ કેમ કહ્યું ભગવાને એજ ખરું કહ્યું ને એજ કે છે ને કૃષ્ણ ભગવાન એવું કહ્યું મહાવીરે કે છે ને બધા એ કે છે કે તું સર્વ ધર્મ પરિત્યાગ કર કે છે કયા કયા ધર્મ નો સાહેબ નથી ત્યાગ કર મનનો ધર્મ નો ત્યાગ કર બુદ્ધિ ધર્મ નો ત્યાગ કર એવું આ દેહ જે બધા ધર્મો સ્થાપન કર્યા છે એ ધર્મો ત્યાગ કર ને મારો આત્મધર્મ સ્વીકાર કે છે છે જે મહિનામાં એકાદ ફરો થતો એ લોકો એકાદ થતો મામા કેજ થતો હોય મા પરિણામે ક્લેશ ના થાય બીજું કઈ નઈ ક્લેશ ના થાય જો આપડે ભગવાન દર્શન કરીએ અને ક્લેશ થાય તો આપડે ભગવાન કહીએ કે ભગવાન જો તમે તીર્થંકર ભગવાન હો ભલે તમારી છબી હશે ચિત્રો તમારા ક્લેશ ના થાય તો હું હું મૂર્ખ છું બે મને કહી દો જો મને કહી દો તો હું સીધો થઇ જવું ભગવાન નું દર્શન થાય તો મૂર્ખ ક્યાંથી જાય મૂર્ખ ને દર્શન કેમ થાય ભગવાન દર્શન કરે મૂર્ખ ક્યાંથી હોય મૂર્ખ મૂર્ખ ને જો ભગવાન થાય તો મૂર્ખ કેવી રીતે જગત કલ્પિત છે એવું આ કલ્પિત છે પણ છતાં તીર્થંકર છે માનેલો તીર્થંકર કેવું અને તેની પાછળ શાસન દેવો અધિકાર છે સાચા દર્શન તો એક ફરો કરો એક જૈને આયા કે સાહેબોજ દર્શન કરવા જોઈ તો મને ચંપલ યાદ રાખે છે ને હા એતો લોક લઈ જાય એટલે મને યાદ રહે ભગવાન ના ચંપલ માં ત્યાં ફેર શું રાખ્યો પછી સીધી તો ભગવાન હા મારે શું કરવું આવે ચપ્પલ લોક લઈ જાય તો તારે એમ કેજે ભગવાન ના દર્શન કરવા જઉં છું તારે રહેવું હોય તો રેજે અને દર્શન કરીને આવીને પછી જો હોય તો પ્યાર ના હોય તો કઈ નહી શું કહ્યું અને શું કરવાનો હતો માટે આવું બોલીને જજે શું કહ્યું નહી તો ના હોય શું ઉપાય કરવાનો અને અમે તો ભગવાન વર્લ્ડ માં શું મળે તો ભગવાન હવે મને ખુશી થી તટકાવી શકો માગવું જોઈએ મને અમારે આપવું જ જોઈએ પણ તમારી ચોખ્ખી હોય